तो ये ब्रह्मांड में तो के बदू है जाड़ पान सूर्यपुर बढ़ू रिटिव जगत के मोटू है तो कहते कि एवं जरूर खरी के दरेक वस्तुनुणव जी अथवा तो पी आधु रिलेटिव एम कर एक आ बुँ रिलेटिव एक है आप आत्मा छे अपने आत्मा रियल ने जाणु ने करूँ बराबर है कि बधु जाइए આત્મા દેખા જીતના આત્મા કુવા દેખ સકતા તો આત્મા પૂરા આખા બ્રહ્માંડલુટ નોલેજ તો હમ બહુ સાઇન્ટિસ્ટ is it is it because and our even to say once you know the infinite atma everything else you've got to get a of it, you know, some sort of part of it is it because once you know the atma you know all the laws that govern the universe how things happen because i don't think and once i have like he has experienced read every book in physics he has read every book in chemistry you know once you know the whole Does does does he does he know it as a system, how this, the whole know it system, how How Or facts, facts? આપે આત્મા સંપૂર્ણ જાણી લીધો હવે આ જે બ્રહ્માંડ નું જે તમને જ્ઞાન છે તો એ કેવી રીતનું છે કે આ બધું કઈ કઈ પદ્ધતિ થી કઈ સિસ્ટમ થી આ બધું ચાલે છે શું શું છે એ રીતે જોયું કે દરેક દરેક વસ્તુ બહાર ઘુમતા દિખતા નહિ ઉષ્ટિ નહીં આવત ઇઝાતનલી મનિકલ ઇફેક્ટ રિસર્ચ આખા વર્લ્ડ કા રિસર્ચ વર્લ્ડ કે ઓબ્ઝર્વું હું સાઇન્ટિસ્ટ ગિફ્ટ હૈતાિફ્ટ દુસરા નહી ગિફ્ટ મિલામાં હૈફ્ટ સચી ચીજ હૈ But what What is the purpose of all people, of what is the the <re dachte cuz 1988ác> <Unions> so <pasuno> the purpose purpose of of of all All people, one one other જુદી જ રહેતી હેતુ સબ જુદા રહેતા જુદા હૈ જુદા હૈ વિશે બાકી સબંધ અલગ ક્ષેત્ર અલગ હૈ કે આવું દરેક નું કેમ થયું છે ઈશા દિશાના નહી ગયા મોસ્ટો સબ એવિડેન્સ તરીખા હૈ તો મશીન ડાયમી ચાલો આર્ટી તો અલગ અલગ હોકીય ઓફ પીપલ ઓક્યુપાઈ બી આઈ નર લાસ્ટ ડેવલપમેન્ટ ક્યાં હૈ ફી ઇન્ડિપેન્ડેન્ટ યુ કેન સી દે હોલ્ડ વર્લ્ડ હોલ્ડ વર્લ્ડ તમે દરેક જુદી જુદી જગ્યાએ હો છો એમ પૂછે દીકતા નહીં ઉદાહરણ let me for at what uh, si, is, si, is it is is is it si, is port that, deko that deko is going been retired and been to visit to take like to durga to durga to jaane ki suruph nahi rehti words man should, must be independent old men are dependent to <laughs> relative old <laughs> men are independent તમે ના ખાજો મારી હાજી લડા ભૂલી જુલી જશે એના કાદી માં એકલો નઈ કઉ રાધે પૂછે છે કે આ શરીર ને તો આ ખોરાક છે પણ આ મન ને કયા ખોરાક ની જરૂર હોય છે મન એ માનસિક ખોરાક માનસિક મેન્ટલ માણસ મરી જાય છે ત્યારે એનું મન પણ મરી જાય છે પહેલા મન મર જતા મર જતા પહેલા પહેલા મન મર માર જતા પીછેન્દ્ર come to go in accident and their mind is not functioning you know they go into brain death mm -hmm. but like their still the heart is beating mm -hmm. okay so they put them on a machine you know you know the mind is in a coma they cannot pronounce them death so some doctors say that we should not let this person be like this because you have to feed him you have to every <coughs> little thing you are know, totally so dependent on yeah, everything and બેટર બિગ કોન્ટ્રસી એમ રાધે પૂછે છે દાદા કે અત્યારે અહીંયા અમેરિકામાં આ બધા ડોક્ટરો વચ્ચે એક પ્રશ્ન બહુ બહુ થાય છે એમ કે છે કે ઘણી કોઈ ધારો કે માણસ એક્સિડન્ટમાં મરી જાય એટલે એક્સિડન્ટ થાય એનો એનું બીજી બધી સિસ્ટમ ખલાસ થઈ ગઈ હોય બ્રેન્કોમા માં હોય આ શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા હોય खानीधारों हार्ट चालतु हो चालू करमु ना जीववा देवे मरी जवाब दे। बंद एवं बुध नहीं मरवा देवे अमुक कहते हैं कि ना, ना गमेम कर જે ઉપાયો કરીને એને જુતું રખાય આ બહુ ખરાબી હો ગઈ હતી ગાય નો વાથળ મોડું દુખતી રી બાતો તો સપિંગ ના ગાની તો પીસલા આજ ગાડી ઓર પીસલી ગાડી છો 6 બટા એની થી વેરી મચ સો થી ઈહી આજ પીજે બહુ દુઃખ દુઃખ બંધ હોય કે લે તો સબલો અહિંસા વાગ આ ગયા બોલને લગા બદમી ક્યાં ક્યાં ક્યુ ક્યા તો બોલને લગા મેખ થી છૂટતા નહી કોઈ આગેવાનો આગે કે જન્મ પૂરા કરના કોઈ કિસી માહિતી પૂછવાનું કારણ એ છે કે મારા ફાધર મને કાયમ એવું કેતા હોય છે કે હું જયારે માંદો પડું છેલ્લી ઘડીએ એટલા માટે કે છે હું આ પૂછું I have seen everything take me to India I will die. કે તમે આ બધું જગત જોઈ લીધું છે હવે મારે કશું જોવું નથી. Yes this is correct. Correct philosophy. But you see you I must be him. him. No. Hmm. See my brother may not agree he say why we can give him good treatment here but at that time my father will not be in a position to <laughs> see and then I don't want to sound like i didn't want to spend money it's not about yeah, yeah. the money it's become very critical See, my brother will say because he has not taken any medicine for his treatment now is not my father is fallen many <laughs> times for that father ke hasse pehle hi nika lo he is not he is not willing to take any medicines so don't give e naach pade che ke Oh, he he don't want want to to to see any doctor, the doctor. said, <laughs> <laughs> <laughs> Mother also said. <laughs> no, correct, correct. Indian philosophy. And tell him one of the I want to go back <laughs> to to India, my father is getting old, mm. and of course, God bless him આઈ long life, I I want want him to to have the peace in, India in the last days. He he he will will not tell me because he will think, you know, that that working, influence in decision. But I want to do this for my father. મારી ઈચ્છા બઉ છે કે હું ઈન્ડિયા વેલામ વેલી તકે જતો રહું કારણ કે મારા ફાધર મને મને કહેશે નહી કે તું મને લઈ જા કારણ કે જાણે છે કે હું અહિયાં નોકરી કરું છું કારણ કે મારી ફરજ છે કે હું જતો રહું એટલે એમના છેલ્લા દિવસો શાંતિથી એમને જ્યાં છે ત્યાં કાઢી શકે પગાર ક્યા કોણ દેગા મને મળી રહેશે નોકરી વસંત ચે તો બાચર નહીં કરેગા અભિ ઇન્દિરા ગાંધી સિગ્નેચર કરેગે ચર કરેગા નહીં હાલે પચીસ લાખ કાગજ આ ભગવાન કાપે તાર લી દવા ફાદર કો આરામ થી વિશ્વાસ હા આપ દૂસ અવતાર હેબ નહી જીતના જિંદા ઠીક રીબત જવાબી અભી ચલા આપી હો ગઈ ને રાધે કે છે હું હમણાં ઇન્ડિયા જઈ આવ્યો તો મેં જોયું કે ત્યાં લોકો ને પગાર ઓછા હોય છતાં પણ એ લોકો એ કેટલા બધા મચ્છરા કડતા હોય તો એ લોકો તો મેં પૂછા દિન મેં જા હસને લાગા મારા રામ ને કે છે બધા મચ્છરા કેળી ગયા હતા તે કે છે હું છે તો એક દવાની દુકાન પર ગયો એને દુકાન વાળા ને કહ્યું કે મને કઈ મલમી મેળા કે જઈશ ને તારે જશે તાવ તારો લગાડવો પડશે અલાઇવ ઇન્ડિયન લાઇફ ઇઝ કમ્પ્લીટ લાઇફ નો નો લેતો કાગળ પૂલા કરે નો સાતલા મગનબેનનો રહે આ એક મગનબેનનો રહે કલા એ રાતે લતી ફળ મગનબેન સંગપતિ લખ્યો ને તો સકલ લખ્યો તો બઉ ખુશ થાય મેંપતિ બરાબર બધાનું મેં કોઈ હા બધા કરી પછી બે ઉજાગરા કરે આ જઈજ નઈ મનહરભી ચોક્કસ બઉ ચોક્કસ અને કાર્ટુન ને શું આપે છે અરે બધા પૈસા આપો છો મને મનહરભાઈ ના હાથ ના અક્ષર નથી મને તો આજે જ ખબર પડી કે મનહભાઈ અક્ષર નથી કાગા લખાવા ને આ પગાર પગાર બહુ મોટા આપતા હોય ને અમારી ભત્રીજીઓ હોય બીજી વાળી હોય અગિયાર રૂપિયા આપ્યો અહીંગ્લેન્ડ માં પાઉડ આપું છું એટલે બધું દેશ બધું હવે જાઓ તમારું કામ ફિઝિકલ માઇન્ડ આયુકલ મા કોન્શિયસ માઇન્ડ બંધ હોલ માઇન્ડ હૈ કોન્સ માઇન્ડ બધી ઇગોઇઝમ માઇન્ડ ઓ ચે ગયે આપણે વરિજ વરિજ નહીં માઇન્ડ વર્ધી ફિઝિકલ માઇન્ડ ઓલી આર પે દેખ ના રહ્યા વિજ્ઞાન સમજી આપી પઢ લેના ગુજરાતી ભાષા પડ લો છહી ગામટુંબીયો <laughs> વાઇફ ના તરફ થી ઘણા થાય સાંતાબેન ના તરફથી ઘણા સગા થાય એમના ફાધર અને સાંતાબેન ના ફાધર સગા માસી ભાઈ એમના ફાધર અને સાંતાબેન ના ફાધર માસી માસી મારો ઘોડો ઘોડો ઘોડા કરી દોડે ને પછી કઈ કબર કબર ઉપર લાલ કપડું ધોકેલું હોય ને ભડકે માર માર કેતો એટલે મું મિયા સમજી જાય આગળ અટકાય ને ઘોડા ને ચપકે પે કબર ઉપર લાલ કપડું લીલું કપડું ભરાય ને બે ચમકી જાય આગળ ઘોડાકારી ના જાય આવું ઘણું બનેલું પછી ઘોડાકારી વાર શું કરે પછી સ્ટેશન ડ્રાઈવર ચાલે નઈ પેસેન્જર બેઠેલા છે એટલે ગાળા કોનમાં ફૂંક મારવા માં ફેરવે દેવા કરી અને ખ્યા થોડો ખેંચી જાય થોડો ખેંચી જાય એટલે પેલો ઘોડો પછી આગળ ના દેખે એટલે પાસે પીડી દોડે ખૂબ દોડે પછી અટકણ કે અટકણ હોય એ માણસો અટકાવે દાદા હું તો એવો અર્થ કરતો અટકણ એટલે એટલે બધું અટકણ ગયેલો હોય આ સંસાર ની અટકણ લટકણ થાય છે ભટકણ ની ધીરે ધીરે જાગૃતિ હવે ભટકું નથી ખટકણ એટલે ખટકો ભટકણ ની ખટકો રાખો કે અટકાન પડી ગયેલા શું ખોરાક નથી તો આગળ શું કરો નથી લોકો માન માન બે દુખ નોલ અત્યારે બધા એવું જ કરતા હતા ને હા બે દુખ નું ઇન્ટરવલ લાઈ મારસી ખરા તો ઇન્ટરવલ છે માં બોડી સાચવવાની છે અમારે પર દો ઉતાય કે એ સુખ દુખ ચાલુ થઈ ગઈ પછી તો બે દુખના ઇન્ટરવલ આપણે અલગ શું કહે છે ચાલ ને અંત દેશે પર હર પર દો ઉતાય હા ધંધા ની પર તો આ બધાથી મુક્ત થઈ જાય ધંધાથી પર થઈ જાય તમને નિશ્ચયથી ધંધાથી પર બનાવ ધંધો બંધ ફરવો तो तो तो दादा एने रात छे, जाएना चुकी जाए। तो एना जो एना ही रहे मु અમેરિકા ડોલર જોડે જામ ના લઈ જાય બઉ કરે મને કહી દે ને ગુનો કર્યો આપડે એને સીધી કરી નાખી શું ગુનો કરે તારી જોડે મને કહી દેવું તારે તો હોટ થવાનું પણ કહે તું હોટ થવાનું નહીં તારે કોઈ જયારે તારી ગુનો કરે તું મને કઈ દે તું કરે એટલે હું હા દાદા એકલી જઈશ કેટલે થઈ જાય હું કોઈને કાર જ્ઞાની થવું એવું વાહ જરા ઓહ પ્રગતિ કરી ને તારું તે પ્રગતિ કરી શકે તો પ્રગતિ કરી ને દે બહુ મોટી શક્યતા દાળો હે સરસ શક્તિ છે નામ કેવી હારી દે ન પણ કોઈ કોઈ કોઈ છોકરા જોડે ંધારો તો કોઈ જો બેસતો તો કુંજેલ બેસતો દલે બોલ ચલાલે ના બે ને પ્રગતિ કર્યા આવતી પ્રગતિ કર બધા કે ભાઈ આની લોકો ગમતું નથી એવું કે ગમે આ કાકી નહિ ગમે કાકી અમની લોકો મને ગમતું નથી પંદર મહિને બોલાવે બે રાખે તારે મજા આવે ના થાય આપડે કાળા માણસ નો કાળા માથા નો માનવી ગેમ નથી કરી શકે મને વચન આપતી જય સચિનારાયણ લાખડી જાય હા અમને બાજુ અમને શું કરવા જય જય અમારે કિરીટ પટેલ આપો જરા કિરીટ પટેલ બઉ મો આપી દેવા તો આ પુનસારી માણસ કેન્સલ કરી નાખી ભગવાન જ થઈ જાય પછી વાર શું લાગે પૈણા હ સાસુને કે આપડે ધોન પાસે મગજ જાગ્રત જાગૃત થાય દસ ભગવાન પડે પીસી દે પણ તરત ના પીસી દેવાય લાગે આ પ્રસાદ ખાધો ને ભાવ છે આજે આ ચાર છોકરો સીધો થઈ જવાનો પેલો લી લઈ ગયો પછા ના અંદર અંદર બહાર ગળો ઠોકે લોક જણાય કે મારે છે ને નકલી <laughs> <laughs> <laughs> કાચા ગાળે ભાઈ રાખતો જઈ જાય ખટાક મોટો હે ને ને ને ને અઢાર પાપ સ્થાન કેટલા મહાવત છે આ મહાવત આપણે આનું ત્યાગ કરવો સત્ય અહિંસા સત્ય અચર્ય અભ્રમ્ચર્યભ્રમ્ચર્ય અને અપરિગ્રહ ચાર આપી દ બધા પાપ થાય બહાર ની ગોઠ્યો સાધુ અંદર જતી રહેલી હોય અંદર ની ગોઠ્યો પાર સાધુ ઘર ના રાખે પેટી ના રાખે કે બાર ની ગોઠે બધી પણ અંદર ની ગોઠે પાર બધી ઘંઠીઓ જાય ની વેડો પુરુષો ને મારની કોઠ આવડી આવડી હોય છે દર્શન થી એ પૂતગ લઈ લો છે સ્વામી ના મહાવીર ક્ષેત્રે આ પૂતગલે જવાય અને પછી સિમંદર સ્વામી ના દર્શન થાય તો દર્શન માત્ર મોક્ષે જવાય કે પૂતગલ ને કરવું પડે પૂતગલ તો શુદ્ધ કરવું જ પડે ને દર્શન તો બઉ લોક કરે આપડે તૈયાર તૈયાર કરીને જઈએ એટલે આપણે દર્શન બાકી યુ દસ નાથ હૈ તૈયાર કરો હે તો કમ લાગે રામ મોહનભાઈ ગય તો પછી મહાવી ક્ષેત્ર માં લાંબ વાળા ભેગા થાય બધા જે ટોળું હોય તેને તે જે ટોળું હોય તે ભેગું થાય હવે બે થી બે સીડીઓ બનાવો અને પછી મીઠું બસું કિલો જેવું મીઠું દગાડો